મોટા મને કહે મન કેવી ઉભું થયું દાદા ઓફ માઇન્ડ એન્ડ મધર ઓફ માઇન્ડ ફાધર કોઈ વસ્તુ જન્મ ના પામે હા તમને કયો છે ફાધર એન્ડ મધર ઓફ માઇન્ડ એટલે પછી મને કે છે આપ જ કોઈ કહું ઓપિનિયન ઇઝ ફાધર ઓપિનિયન Opinion is the father of mind and language is the mother of mind. What do you say? Opinion and language. In language, you have an opinion. If you have a mind, you have a mind. Opinion is the mother uh -huh. sort of mind. You have an opinion. If you have a mind, you have an opinion. You have an opinion. So you have to cover it. આપડે કેવું પડે પછી પછી વાતો કરે કાળમ આપડે એવા શું કહ્યું કાળમ આપડે કઈ ખાસીર ની ખબર નહિ પડે આપડે વારું પોગડું વગાડવું ખબર પડશે અને એ તો બનાવનાર વગાડે નઈ ને એની આગરું પતાવી જાય એટલે આપડે ક્યુ રહ્યું ખબર પડશે આપડે આ તો ઘરે શું છે આપડે જા પેલો વ્યાજ ફેરું એકદમ વ્યાજ છોડી દઉં વ્યાજ છોડી દઉં પાછું વ્યાજ પોલીસ કરો તો ના સાહેબ તમે કહો એમ આવું તમારે નહીં કરવું જોઈએ નહીં ના કરે તો આપડે કઈ લીધું જાય ક્યાં સુધી આવું કરે સમજી ને કરો બીજીબરીઓ છે આપીયે બધાને જો રોજ વાંચી શકે એવા હોય તો વિધિ કરી આપ આશીર્વાદ આપો તમારે તો શાંતિ થાય એવું કરી આપો તો બધાને આપીએ બીજા તો ઘણા પુસ્તકો છે પણ એવું છે ને પુસ્તક તમે બીજા જો જે બીજા હોય તો લીધા અભિપ્રાય બઉ આપશો નઈ એના ફાધર છે અભિપ્રાય આપવાનું છે ફાયદર એ આપડું જ મનુભુ થાય છે આપડે અભિપ્રાય ના આપ્યો અને કઈ લીધું મનુભૂ જ ના થાય અભિપ્રાય આપણે કુદરતી અમારું મન અમને બસ રહે કાયમિપ્રાય આપીએ ને અભિપ્રાય આપીએ તમને સમજાવવા માટે પણ તેની ખરેખર અભિપ્રાય કે છે એવો નહીં અમે ડ્રામેટી કરી આપીએ શું કરું વ્યવહાર મત બોલવું પડે અને તમે એક્ઝેક્ટને બોલો બોલી બોલી એમ ને અને મારી બોલી એટલે કરી બોલી એટલે મને સ્પર્શ ના કરે બીજું તો ભગવાન આપું વચ્ચે હું તો ડરાવ શું કહ્યું હું તમને સીધો દાદા ભગવાન નો આજે સગટ થયા આ પ્રસાદ લઈ લો જરા ના હોય ને આપડે આબુ ગાયલ કરીએ તો શું અર્થ છે એટલે જે આબુ થી મેલ જાય તે સાબુ સાચો બાકી બીજા મહેલ જતો ના હોય સાબુ કરવાનો શું છે નકબાખવાનું હોબય હોબાય કરીએ કઈ ફેરફાર થાય નઈ તારો અડત્રીસ ટાઈમ પકડાવતો તમારે આવી વાત કેટલી હોવું જોઈએ આપડે કાધું એ ભૂખ મટવી જોઈએ પણ કાધી એને ભૂખ ના મટે તો એ કાધેલું શું કે